પુસ્ત વાંચવાથી શાસ્ત્ર વાંચવાથી શાસ્ત્ર વાંચન હિતકારી છે ઓછા તો એ પુસ્તક વાંચેલું ભાર રૂપ છે શું સંજય હું તમને શું શું ને પુસ્તક ભાર રૂપ થાય કથાય ઓછા કરવા માટે પુસ્તક છે અને જો પુસ્તકથી કટાય ઓછા ના થયા તો બોજારૂપ થાય ખાલી વાંચન બોજારૂપ એટલું ના હોય એનાથી એનાથી પછી એની બુદ્ધિ વિપરીત થાય હું જાણું છું હું જાણું છું તેનો ખ્યાલ વધે એટલે અધ્રગતિ બધાય આ બધું નુકસાન પુસ્તક વાંચવાથી જો ફળ ના મળતું હોય તો એમાં વાંચાનો અર્થ જ નથી કારણ કે પુસ્તક વાળા એ લખેલું છે એ લોકો એ કારણ કે આ વિચારકો પુસ્તકો એ પોતે સીધી ડિરેક્ટ વાંચવા ના જોઈએ બોલાવી અને એક્સપર્ટ ના આધારે વાંચે ડિરેક્ટ વાંચવા જે લોકો ડિરેક્ટ વાંચે છે વાંચા છે ખરા કોઈ જેથી બોલતા ને હા એ ડિરેક્ટ વાંચ્યા છે अरे पुस्तकना पुस्तक नोलाइए गोखेली वस्तु अपना बदा आचार्य पारिभाषिक शब्दा बंद आप एक शब्द पेपर की बोलो ने भाई तमु हो ના સમજીને સમજાવવું જોઈએ એટલે એને પોતે આ પચવું જોઈએ પછી પછી ઉગ ઉઠવું જોઈએ આ તો એના શબ્દ તમે ત્યાં લાએ એ તો યાદ શક્ય પેલા ને કહો છો તમને શું ભણ્યું सात तत्व को नव तत्व को चंकित थम आ लोग पुस्तक पुस्तक जाना સાત તત્વું એના પરમાર્ પરમાર્થી સમજે તો આત્મ જ્ઞાની હોય મેં તો બીજું સમજી ના શકે કારણ વધારે વધારે જાણવાનું શું છે જીવ અને અજીવ બે તત્વું તો બધું બહુ થી વાત સમજ તમને શું કેવા માંગશે હેતુ એકલા બોલી જઈને મારી પાસે ક્યાંથી લાયો કોઈ ઉપર સિક્કો બીકો છે બોલી જવા ગાઈ શું હવે આ જીવા જીવે જીવે એટલે શું તું સમજો અને જીવના જીવ હોત નઈ તો પાઠ દીપી નીકળ્યું હોત એક માણસ વધારે પડતું બોલું નઈ હું બોલું છું પડતું નઈ આપણી નીકળે છે આપ ક્યાં બોલો છો આ તો વાણી નીકળે છે આપ ક્યાં બોલો છો ના ના નહિ આવડતું બાધ સારું ચમકીત છે એવું મને કેતો નડતું શું કે નથી આવત હા ના આવ્યું લોકો પાસે છે જવાબદારી છે હું એમને જવાબદારી પૂર્વક અને નથી એને જો હું છે કહું નહી તો જોખમદારી મારે છે એને નથી કઉ તો લોકો શું થાય બધું ના થઈ ગયેલું છે ભગવાન ઘરનું લાવે કઈ સિક્કો મારો લાવે કઈ એથી આપડે કહીએ અમે સમ્યક્ત થઈ ગયો છે બાપજી ના આ વ્યવહાર સંકેત થયું કે કોનું નામ કેવાય વ્યવહારમાં વ્યવહારમાં લોકોને સંતોષ આપે કેવું વ્યવહારિક દ્રષ્ટિ બધી ઊંચી હોય તો વ્યવહાર સંકેત વ્યવહાર સંકેત કામ લાગશે નઈ ત્યાં ત્યાં કોઈ એમાં કેટલાક નિશ્ચય સમજવું પછી આમ કે ચાલશે એનો અર્થ એવો થયો કે કોઈને વ્યવહાર સમકી આગળ થયું જ નથી વ્યવહાર સમકી કોઈને આગળ ગયો જ નથી એમ થયો अत्यारेला हाल से तपाक हाल जो है अत्य थे पेला बीजा नहीं અને હોય તો આપણે નમસ્કાર છે હું હજુ નમસ્કાર કરવા તૈયાર થયો કોઈ પણ માણસ ફેલા અહીંયા આગળ હું એની સાહેબ પાંચ મિનિટ વાત કરું બહુ થઈ છે અને શિષ્ય થઈને વાત કરીશ કેવું ગુરુ થઈ નહીં ગુરુ થવું તો વાત કરે જ નહીં સીધી શિષ્ય થયેલી વાત કરું તો સીધી કરે કે ના કરે તો કરતો તો એવું નહીં પાલીદણે કરતો એવું એતો એ ઉત્તમ પુરુષ એ તો એના એમની જોડે લાગતું કોઈ બીજા એ તો ઉત્તમ પુરુષ ના કરવું તમે બીજાને આવું આવું કરે ના કરે ચીચે થઈ જવું શું કહ્યું કોઈ આચાર્ય ગયેલો મારા તો એવું ખ્યાલ નથી વળ્યો તો મને મળવા ફરી વાત હું વળતો નથી હું વિનય કરો કે તમે વ્યવહાર સંકેત પણ નથી થયું તો પછી શું થાય વાંધો વાંધો નથી શું કર્યું એ તો એને કઈ લાય છે ને કારણ કે પ્રજા વોટ આપે આ પ્રજા કોને વોટ આપે એમને આપે મને વોટ ના દે કોને આપે વોટ લેવાનું તમે તમે આચાર્ય કહો કે તમને વ્યવહાર સમિતે નહી થયું એ તમને પરમ વિલેશ કેવી રીતે એ તો પરમ અવિલય ગણે મનાવવા માટે નહીં કેતો હું તો આજ તમને અંતર પાઉ अब बात नहीं हम जो के बार बहारू मरू से मेहनत कमाया चार क्यों कमाया न था बधाई साहब शू पूछा पे भाई आया थे? जो ना थाए, तो रिलेटीव आत्मा स्वभाव कर्मो करता, करता हैद्रता આ શબ્દ ક્યાં તમને આત્મા સ્વભાવ કર્મ નો કરતા સ્વભાવિક પોતાનો સ્વભાવ નો કરતા એને કર્મ ગણાતો નથી સ્વભાવ સ્વભાવ નો જ કરતા સંસારમાં સુખ લાગેલું નહીં બધા વાર્ષિકતા છે અને સંસાર લોકો ને થોડું સુખ લાગે છે એ હકીકત છે અને કેટલાક સંસારમાં દુઃખ છે આપડે વિચાર કેટલી ચડી ઉતરી તેના પરતું નથી દુઃખ ને સુખ બે નીચે લાગે અને એકદમ ઉતરી જાય તો સુખ ના લાગે ધ્યાન જ પડે પણ આપડા નિયમ એવો છે કે આપણે પાસે ચાર પાંચ વાગે ઉપવાસ કરીએ ત્યારે બીજો દારૂ પીએ છીએ તેને ખાધા કે દારૂ થાય છે અહંકાર નો મેં આટલા કરે છે ભગવાન આ દેવ નલાયક નલાયક નહિ ગાયો નહીં મારવાનો અહંકાર કરે છે તેને તેનું ફળબલ છે મારવાનો હંકાર નું મળશે પણ મારે કઈ લેવા દેવા નહીં લાગે એટલે જે પોતે છે તમે જે છો એ જાણતા નહીં અને હું પ્રતાપ છું એમ બોલ્યા કરો પ્રતાપ તો તમારું નામ છે નામ તો પાડી મકાન નામ શું સંપાડ્યું છે નામ ક્યાં કાઢે નામ પાડ્યું તમે આ મકાન નું નામ પ્રસાદ મહેતા અને તમે ધણી યુ આર ધી ઓનર ઓફ ધીમ તો તમે કોણ એટલું જાણે નહિ આવ્યો આ જે તમે છો એ રિયલ છે અવિનાશી છે વાર્ત છે અને મુંબઈ થી દોયા દોડ્યા આવ્યા ને તાર પછી તમે મિની જોડતા નથી એ તો હજી સમજી ગયો તો કઈ ગયું દાધેલા વધાર છે પણ દાધેલા છે વધાર પણ લાખો દાખી પડકાર માં આવેલા છે ઘોન માં આયા છે માટે ચોપડે તે લોકો ચોપડે જ નહીં ને જે પાનપણામાં આ તો આખો દાડો દોડે ફરી કાઢ્યું પૈસા સુખી છે અને ભાઈ મનમાં દુઃખ દુખ હોય નહિ આપડા રાજા હતા ને રાજા તે લોક રાજા કેટલાય ચુખી હતી રાજા એ કહ્યું કે મારું દુઃખ તો હું જોવાનું કે પટેલ હતા અને તે પથાઘાત થયેલો આમાં કરતા ચાલતા હતા તો આમ રેસ્કો કરવા જતા હતા ને મારા ની પાસેથી ગાડી આવી મહારાજ રૂકી ગયા પેલા જાય છે પટેલ ગાડી રખાય ને પટેલ આવો નહીં બેડું છે પછી બિહાર આવ્યા બિહાર પછી તમારો છોકરો રત્ન પાછું તમારે સા આ બાપજી બાપજી કયા કરે મેં તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો લેખ વાંચો હું તો હવે થઈ ગયો હતો હુકરા મારા હજ છોકરો હું બહુ દુઃખી છું કે સાચ તમને પગનું એ છે એટલું દુઃખ છે ને કે બીજું છે મારા દુઃખ તમને કહું તેના દુઃખ કયા બાળ ડ્રાઈવરને થોડી ગાડી દેખાઈ ડ્રાઈવર કે શું છે મારે દુઃખ ગયા પેલા ખુશ થઈ ગયા આવું કાપી નું શું બહાર કેવાય નઈ આ તું મોટા માણસ ની વાતો જેટલું જાણતા એટલું ના કેવાય તું કે શું કે થોડી ઘડી આપડે ગુપ્ત થાય એટલે આ વાત કરાય બોલાય ને ખોટું દેખાય મોટા માણસ ની વાત કરી એ ગુરુ કહેવાય તો આને માંનારીના કહેવાય એને દુબડાઈ થઈ પણ નહી નૈત આ ટીતન બોલદરા આરી તારા જરૂર સેલાં તેં જરૂર નહી પેલી જરૂર તેજે જરૂર જરૂર તેજેન જરૂર કેસે આપકો આના થકા આયા જતો કે હા કીધું ડોટ મારવાયા આયા તરફ છે તે તમે જુલેલ પૂછે છે એક ધણી ધણી આવી મારે તો આપડે ના સમજે કે આ ધણી કઈ છે ત્યાં લોકો કેટલું સુખર છે ધણી ને ધણી કેટલું સુખ હશે મોટા પાણસ ની વાત આપડે થાય નહી પણ આ ઘણી ધણી બીજા લોકો વાત થાય કે ના થાય તમે સમજ્યા તો આગળ એનો દુઃખો એ પટેલે કહ્યું હતું દુખો એ પટેલ અરે આ બધા આ મિલ બારીકો જે ક્યાં હોય મારી પાસે આ શું કરતા નીકળી જાય મારે વાતચીત કરી લોક જોડે બાદ શું થયા છે ના ના એમ તો કે છે કે સાઈડ માં બીજી ફેક્ટરી ચાલે છે પાંચ લાખ બાર મહિના આવે છે કે અરે હું તો અમારે પૈસા એવું જાણતો આપડે જે બોલીએ એવું હતું મારી પાછા ના આપશે તારે એને કહ્યું પાંચ લાખ નફા આવે છે બીજો આવે છે આ બિલ બિલનો નફો આપડે બનતા છે પણ આ ચાલુ છે કે બોલતા કેટલા પૂછારી છે લોકો બહુ નઈ તો આ બાકી છે બાબતે નથી જ્ઞાની છો તો આ પૂર્વ ભવના કર્મ નું ફળ હશે માટે જ્ઞાની છો આપ જ્ઞાની છો આજે મારી મારી હોશિયારી નથી આજે હું બોલું છું એમાં મારી હોશિયારી નથી જગત શું કે છે આજે હું બોલું છે મારી ઉશિયારી જેવું પડે છે ઊંચિ જોઈ લી ને જ્યાં જ્યાં ઉચિયારી આવી ગાયું ગયા તો આપડે શું કરી લોકો જે ગાયું આપણે નાગરિકા એનું હું એટલે નસીબ સમજરી નાથ આ વાળા ભગત ની મશ્કે કરી ભગત એટલે બઉ ત્યારે શું કંઈ શું દેખા થાય મારું ગોદાકા છે વૈકુર છે કેવી રીતે એમ શું બધી વાત હમજી ને ગાવાની જરૂર છે પછી બંધ ना भी ना भी ना। वलते कर ना भी जे। ते गणा जो समझी ते जे मारी तो उपस्थित ज्ञा जन्मे ज्ञा बने ज्ञा जन्मे थे, के बने क्यारी क्यारी पेला પછી થાય પછી ઉંમરમાં થઈ જાય ત્રિવ રાત્રે થયા રીતે અને પછી મોટી ઉંમરમાં થાય જેવું જેવું આવરણ ઘટા પર આવરણ આપણે અહીંયા નથી સ્ટેચ્યુ મૂકેલા સ્ટેચ્યુ શું અનાવરણ વિધિ કરવાની ત્યાં કોઈ બુર્ખો પહેરાયો હોય ને એ કઈ નાખે અનાવરણ સારું અનાવરણ કરીએ ખરો આવા અનાવરણ તો બહુ દરેક કર્યો સારું અનાવરણ થયું મેં કહ્યું નથી અર્થ થાય ગુજરાતી સહજ એટલે લોકો નકલ ના કરવા દે લોકો મને પૂછે ને તમને કેવી રીતે હા લોકો અને પછી કઈ બાજુ મળ્યું આ બાજુ એટલે એ બાજુ મેલ કરી <ông liebe glass> <HEXAS pone eine�ær> <sein> બાબો આવું પછી બોલો દાદા આ જે દાદા ભગવાન એ મૂળ ભગવાન છે હું આમ કઈ નમસ્કાર કરું છું શું છે મૂળ ભગવાન સાહેબ સાત ડિગ્રી અરે દાદા એક બધી સુખ આવશે દુખ કેમ આવશે કે દાદા ભગવાન એ જે તમારું દુઃખ છે અરે તમે જ્યાં તમે આ ધ્યેય ધ્યાન એકાગ્રતા થયા દાદા ભગવાન હોય કેવાય નહીં આનંદ હોય તો જ ધ્યાન કેવાય શું કેવાય આનંદ હોય તો આ ભે એકાગ્ર થયું ધ્યાનતા ને ધ્યેય એક થઈ ગયું કે શું આનંદ શું ધ્યાન એને આપડે લોકો ધ્યાન અરે આ દીદી સે કેસ્ટ પેગો ડિલેટ કરું ના એક વાગે સદન કેસ્ટ છે થાય કે તે આ સર નો છે 18 બડા ના કર દેનો બડા છે આ શું વાત હોય અગર અ એ સમય બરાબર સમય મુનિયા ધર સમય કરજો કીલાવ પેગો કંટાળા ના આવે એવું આપડે એનો ઉપાય કરવો પડે અને જે પેલું આપણે સૂત્રો છે એ તો કંટાળો એવું છે નવું દે એવી વાતો હોય પછી એટલે આપણે પુત્ર મંગાવે આપણે પોટલી લાવ્યા પ્રિન્સિપલ થયા મજા કરી આનંદ કર્યો બીજું પોટલી તૈયાર કરી છે બાળકો માટે બાળકો ની ઉન્નત કરું બાર સાહેબ સારું કરે ઉન્નતિ કરી પણ ઉન્નતિ બાળકો ની ઉન્નતિ થઈ ક્યારે કેવાય એ બાળકો ના સંસ્કાર લઈ જતા દેખાય તારે સિને હરકાર દેખાય છે જે બાળકો કાર્ય કરી રહ્યા છે સમાજ નું એમાં એ હંમેશા પારંગત છે અને બદલો બહુ ઓછા બંને જરૂર છોટા બદલા કાર્ય કરે છે ડોક્ટર એન્જિનિયર જે છે ને જરૂર પૂરતા બધા પૈસા લઈને લોકો સાચું કેવાય બાકી કેમ હોય તમારા હિન્દુસ્તા છે હારા પાક્યા એ પોટલું વધ્યું જવાબદારી અદા કરી છોકરા બોકરા હારા છે ના સારા છોકરાઓ કલાક ખે એક કલાક ખાઈ કલાક રૂપિયો ના બોલે એ પોતલું લીધું છે શું નામ આપનું ભાસ્કર માણસ મરદા ન માણસ જ કેળવા નહીં કે તમે કોણ માય નિવિધ ભાસ્કર તો માર આવે છે ભગવાન આય અને તમે નાય કે નારા ભગવાન આય શું ધંધો છે ભગવાન નો ધંધો કઈ કઈ છે બધું આ જોવાનું નિરીક્ષણ કરવાનું આ બધું જોવાનું નિરીક્ષણ કરવાનું શું કઈ ધંધો જોવાનું બીજું સર્જન અને વિસર્જન બંને સર્જન અને વિસર્જન સર્જન વિસર્જન એટલે આ હુવાડિયા એને જ કરવાની આપડે તમામ જોખમદારી બધા માથે રાખી છે હા એમની જવાબદારી ને એની પોતાની નહી ભગવાન ની જવાબદારી આપડે જે કરે છે કાર્ય સમાજ બધા શું કરે છે ભગવાન કરે છે એમ ખાતરી થાય માણસ શું કરે છે સારું સારું સારું કરે એટલું જ સારું કરે એટલું સારું કરે ભગવાનું જે છે ને એને શિક્ષા થાય છે જે કર્મ કરેલા હોય એનું ભોગવું પડે છે એને જે કર્મ કરેલા હોય એને ભોગવવા પડે ના ખરાબ કરે ત્યાંથી એને શિક્ષા થયા કઈક એવું કાર્ય કર્યું છે ને કે જેને શિક્ષા જરૂર હતી એટલે શિક્ષા આપીએ ને આ ચોરી શિક્ષા ઉપર ભોગવવાનું છે મને તો આ શિક્ષક નો એવોર્ડ મળ્યો સ્ટેજ આપ્યો ને ભારત સરકારે પણ આપ્યો ભગવાને એ આ બાળકો યુનિવર્સ માં એમાં બધે એને જ બનાવી છે નઈ નવરાત્રિ જગત બનાવ્યું કઈ સાલ માં બનાવ્યું છે ભગવાન જે કર્યું છે એમાં એન્ડ નથી આનંદ છે વિશાળ વિશાલ ક્યારે કરવાનું જે પા એનું વિસર્જન થાય છે એ તો બી સ્થાન કરવાનું પાટી થાય લોકો ભગવાન ફોરા વધારે જ્ઞાન ભેગું કરવા માટે એટલે મોક્ષ થયા હોય નહીં આ બધા જે બંધાયેલા છે ને એ બધા ને મોક્ષ થયા હોય નહિ તમને મોક્ષ ની વાત સાંભળ્યું તમે કોઈ ને મારી વચ્ચે એટલા બધા ક્રિયા જે ભરેલું છે તેની અંદર ભગવાન છે પ્રિય છે આખું જગત પ્રિય છે તો ધમાજ મિયા ના લેલી શકે છે એટલે કેમ તીલ ખાઈ નાખે માટે તો આ મિયા ની વાડી જબરી છે અને આ ના તોડો એવા માતા માં હા તો નરકો હોવ છે તૈયાર એ નરક માં સબર ઉપર છે ભગવાન ના ચાલે ભગવાન ને જાતે તીર વાગ્યું કરતા ચર્યા ગયા એવા ન્યાયી જગત કૃષ્ણ ભગવાન તીર વાગ્યું ને વાસુદેવ સાહેબ ભગવાન એમાં નજ નઈ તો પાણી પાણી કરતા પાણી ના જગત ન્યાયી છે અને ભગવાન ચલાવતા ને ભગવાન કુંભાર કેવાય ક્રિટર કુંભાર થાય ભગવાન જે માત્ર બોલનારો નથી આ કોણ ગો જોડે આત્મા જો આત્મા બોલતો હોય તો આ હું કઈ ઉઠીશી આ બોલશે નથી આત્મા નથી જેમ ગુણધર્મથી જેમ જુદું પડે છે એમ આત્મા અને અનાત્મા જે ગુણધર્મ જુદા પડે છે જે આત્મા બહુ બોલવાનો ગુણ છે નહિ એ અનાત્મા નો ગુણ છે બે પરમાણુ ગહાય નહી વાત થાય અવાજ માત્ર આ મનુષ્યોના અવાજ અને જાનવર ના અવાજ જે ભાષા છે ને જે ભાષા વાળા બોલે છે એ બધું ઓરિજિનલ છે આ હોય નટી આપણે બોલી રહી છે એ વખતા છે તમે જ્ઞાતા એટલે હું જોયા કરું કે ખરો એક બે વાક્યો બોલી શકે ખરો બોલે તો છે જ હું એ ત્યાં કે માણસ બોલી શકે માણસ બોલી શકે નહી કારણ કે જવાબ આપવો કે જોખમ કરું નહિ અને જોખમ હંમેશા બે કલાક બોલ્યા વિચાર્યા પછી બોલાય એક વાક્ય એક વાક્ય બે કલાક વિચાર્યા પછી બોલાય તે લાગે છે અને તમેન્ટ બાય ઇન્ડિયન છે ભ્રાંતિ માં ભ્રાંતિ થી ભગવાન આ જગત નો કરતા છે એ તમે <laughs> સાયન્સ રોજ પ્રયોગ કરી એકજ એક કળા છે કળા પણ આ તો સાયન્સ છે એવિડન્સ ગાઈડન્સ એટલે તમે ઉપર બેસાણ છે